વેદ પૂરા થાય ત્યારે બોલે છે એ કવર્ણનીય છે અવક્તવ્ય છે પુસ્તક માં આવે એવી વસ્તુ એને સોલ્વ કરી શકાયતા ની ફસામણ છે હકીકત માં એવું નથી હકીકત માણસ માન્યતા જ છે ને આપણે આપડે જોયું અગત્ય બધા હોય બધું થોડો થોડો માલ બધો હોય બધો ના હોય એવા ઘણા કારણ તો અવતાર જ મળી જાય છે તો કે છે એટલે આત્મા ઉપર આત્મા નું વર્ચસ્વ આવે ખરું વર્ચસ્વ આવે આત્મા એ આત્મા એ પરમાત્મા ખરું ને આત્મા એ પરમાત્મા ખરો ને આત્મા એ પરમાત્મા ખરો ને પોતે જ પરમાત્મા છે તો થયું પરમાત્મા છું તો કશું નથી પણ છે પોતે પરમાત્મા જ્યાં સુધી અજ્ઞાન હોય તો બધું તો પરમાત્મા જ છે પણ પરમાત્મા દશા ની નથી ઉત્પન્ન થઈ છે ખરો પણ એને વર્તનમાં એ નથી વર્તનમાં તો હું મનુભય છું કે હું ચંચલ છું કે હું કાશી છું એવું જ છે આત્મા નું એમનો પ્રશ્ન છે શરીરમાં આત્મા નું સ્થાન મહત્વનું કયું છે કઈ જગ્યા એ છે જેટલો નખ કાપી છે એ બાદમાં નથી બીજા બધે જ છે કઈ સ્થાન માં છે એવું પૂછવાનું કયા સ્થાન નથી એમ પૂછવાનું વાર નથી આપડે એટલે કયા સ્થાને નથી એમ પૂછવાનું સ્થાન વધારે એમ કે છે કે સામાન્ય રીતે આત્મા તો મગજમાં જ હોય અને આ જ્ઞાન તંતુ લીધે પેલી ટાંકણી ખબર પડે આ શરીરમાં જ્યાં જ્યાં શરીરમાં આત્મા છે ત્યાંથી બધું આ બધી અંદર ખબર આપ ને સાધન કર્યું આત્મા તો આખા શરીર માં ફોટો જ આત્મા નો છે ફક્ત એની પરદો ચડી ગયો આવે તો અમુક બધા બીજા બધા હરકા લોકો નદી માં રાખવા નાખે એટલે પુરાવો જ ના રહેવા ઉપર લખે હત્ર આપડા બઉ સંચી કહેલી કે આગળ નહી પતિ કોઈ જાત પાંચ ધાતુ ની બનેલું આપડે બારી પણ હવે હવે આગળ હોય છે કે એનો જે પરમાણુ થયેલા છે ને એ પરમાણુ સુખર જોડે મળતો આવે તારે સુખડેગી થાય નઈ તો બાવરિયા થાય કે દેખાવા પડે ફૂલ ને બદલે એવું આ છે ને સુધી સંતો હોય છે કેવું ફેર કેવું એમ એ બંનેનું ફળ ખરું અને એમાં ફેર ખરો ફળ માં એમ લાતો મારે દેશ પર ના ના એ આત્મા હોય કે ના હોય એ દેહ છે ને એ દેહ ને જે કઈ કરવામાં આવે એ આત્મા આની હાધરીમાં જ કરે છે એવી રીતે ગુનો લાગુ થાય ખાલી આ ફોટો રાવણ નું નથી કારણ કે આરોપી છે ને આ હાથું ક્યાં છે એ આરોપી બીજું સેકન્ડ સેકન્ડ આરોપ જરૂરી ને